મહારાજ સારા હતા એ મહારાજના મહારાજ એમને અમે દર્શન કરેલા આખી બસ ગઈ જાત્રાએ પછી મહારાજને વેરા સમ દર્શન કરતો ને બધાચારી એટલે મહારાજ બી ઉપર આવજો એટલે બધાને ઇન્વિટેશન આપ્યું તમે કે ચાલો મહારાજ આપણે વિનય છે મહારાજ એ મહારાજ ક્યાં એવું માણજીને એમ માનો છે કોણ શું વિનય કોણો હોય એમને ફક્ત એમની પાસે મોક્ષ માર્ગ નથી બીજું બધું છે એમની પાસે બરાબર ત્યાગ છે વિનય છે જેટલો બને એટલો ત્યાગ પણ ગાય કેટલું વાંચે બહુ તારું હતું એટલે મહારાજ ને પછી મહારાજ પાઠ બધી સરી ગઈ છે કહ્યું તમે કરી રહ્યા હતા કે કારણ કે શિક્ષક પેલા એના આયુઆ ખાતું કટન ખાતું છે લોકો એમનું કઈ ઈરાતો ખરાબ નથી એનો વિચાર ઈચ્છા છે ભાગ્યે જૈન સાધુઓમાં હોધુ માં એટલે સાધુ એવું માતા પૂટા હોય મારી ભગવાન ની આજ્ઞા પાવી છે પણ હવે આજ્ઞા પાવી છે મન દુદુસ્તું વાસી જોડા ની ભીતા નાખવી પણ મારે વાત બંધ રાખવા પછી કૃપાલ દેવું ખુલ્લું કહ્યું કે દિવેડો શું એટલે શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો નથી અનુભવ જ્ઞાન થી નિવેડો શું કહ્યું અનુભવ લક્ષ પ્રતી પરમા જ્ઞાન આપ્યા પછી આ રસી કરી એમને કહ્યું આ પેલા પદ તો તમને એને જ્ઞાન આપતા હશે નિજ સભાવ નો અનુભવ હું રસિકભાઈ ના મારું એ બધો જ પ્રભાવ અમારો છોકરો ને અમારા બેડી ના મારો મામો ને અમારો પાસો ને બધો જ પ્રભાવ અમારા ગુરુ મારાજ ને બધું બધો પ્રભાવ અને હું સિદ્ધાત્મા એ સ્વભાવ અને પાંચમું શું લાગે છે કે વ્યવહાર આગળ ચાલે અને નિશ્ચય પાછળ ચાલે શું કરે નિશ્ચય પાછળ વ્યવહાર આગળ વ્યવહાર આગળ ચાલે જયારે આક્રમમાં નિશ્ચય આગળ ચાલે અને વ્યવહાર પછી ઉઠાઈ દેવાનો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 છે કે પચીસો વર્ષ પદ્મગ્રહ નો હળવો થયો બરાબર છે હવે કઈ લોકો નો ઉધાર થાય છે જ્ઞાની પુરુષ થયા પ્રગટ થયા તે આ પુસ્તકો માં શું લખ્યું છે બે હાજર પાંચ માં આ હિન્દુસ્તાન આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું બે હાજર પાંચ અત્યારે થઈ રહ્યું છે થઈ રહ્યું છે એમની એક બે વાત આપણે જતા તા અને મેં રસ્તામાં એક વાત કરી હતી मे हूं सिद्धार्थ मत सिद्धार्थ मत कथा जो निकला था ना या हम बातें इनAdam पर ही तय करिया જ્ઞાન સરળુ સહજ થઈ નહી આત્મ જ્ઞાન સરળ સીધું સહજ થઈ થકે નહીં અહીંથી અમદાવાદ અમદાવાદ અમે ઘણું ગયેલા સત્યના ભૂષણ ચાલે અમે બે ત્રણ ભાઈઓ ને બે ત્રણ સાથી તમારા સાથે રાજ કઈ ના મહારાજ હતા મારા કઈ થી બોલાવવા પડે છે કઈ હોતા નથી ને કોઈ બીજી કઈ થી બોલાવા પડે છે મહારાજ ને મારા હોતા નથી એના મહારાજ ને બહુ એટલે પછી મહારાજ બોલાયા હતા આ ભાઈઓ કહ્યું છે કે અમે દાદા પણ ભાંડ માં જ્ઞાન લીધું અને તે દાદા આયા છે તમારે એમની ઈચ્છા થઈ દર્શન કરવા ને એટલે અમે કહી રહ્યા બધા પોત ગાડી ગયા છે એટલે પછી અમે તો અક્રમ જ્ઞાની અક્રમ જ્ઞાની હોય તો જાય પણ ઈચ્છોતેર વાંધો જાય અને અમે તો જીરા વારં કહે છે અમારે અક્રમ જ્ઞાની તો અમે એ તો મારા મહારાજમાં કમિજ્ઞાની કોઈ જાય નહીં કમિજ્ઞાની કે સુધી મારા જાણતા નથી મારા શું બેવું કે મારે નીચે બેહવું પડે જશે અને અમે નીચે બે હાડે ગમે તો અમારા અક્રમ વિજ્ઞાન એટલે કે શું હોય અમે જોડાયા કે બિહાર એટલી રજ બેસી કારણ કે અમે પોતે તે કોઈ જાળવા જમીન પર બેસતા નથી તમે તો આ બેઠેલા હોય કેવું આમાં તો રિલેજ ને આ મંદિર દેખાયલા દેખાય છે ને તે અમે અમે બોલીએ છીએ અનુસંધાન બોલીએ છીએ આને નઈ સર મેટ્રિકો ના પાસે ઓળખું અમે આઈસ્ક્રીમ ખાવા જતા પરીક્ષા પગે પછી કેમ ના પાસ થાય એટલે પછી ત્યાં મહારાજ પાસે બેઠા મહારાજ બધું ખુલાસા કરવા કરી છે કે અમે અક્રમ જ્ઞાની છે અમારે તો વાંધો નહીં તમે પાઠવી રહેશો ને અમારે નહીં અમારે કારણ કે અમારે તો અમારું પદ તો વર્લ્ડમાં દેવ લોકો સિવાય અમારું પદ જ કોઈ જોઈ શકતું નથી અમારું શું પદ છે ને પદ ઓળખી શકે નહીં એટલે બેઠા કરી રાજને પછી મહા સત્ય જે નીચે નીચે બેઠે ગયો મહારાજ પછી આવ્યા તો આવીને પાઠગર બેઠા પાઠગર બેઠા પછી શું થયું તમે ત્યાં તમે શું થયું એ પોતે નીચે બેસી ગયા સર મેં એમને કહ્યું કે આ કોને શીખવાડ્યું તમે નીચે બેસી ગયા એ મને કોઈ કારણ કે આજે ભજુસોડાનો દિવસ બધા શેઠિયાઓ લીલી પાઘડીઓ ગાડીને બધી પાઘડીઓ પહેરી પહેરી અને ત્યાં સમય નીચે બેઠા દેખાય કેવું ખરાબ દેખાય વ્યવહારમાં જ્ઞાની પુરુષ ની પણ વગેરે કહી વિનય કર્યો જ્ઞાની ઈચ્છા જ નથી આવી વિનય ની આ વિનય કર્યો તે વિનય તમને મોક્ષે લઈ જશે પછી મહારાજ ને પૂછ્યું તો નિષ્કિયુ બોક્સ થાય છે અને બજાર માં વેચી ખાવાથી મહારાજ અજ્ઞાન પણ આ જે તમને ચેતવણી મળી ને તમે નીચે બેઠા ને આટલો વિનય જ્ઞાની પુરુષ પણ વગર કહે વગર સમજેલ પાડે સમજેલ પાડે ને બધા કરે પણ આવી ભીડમાં જયારે શિક્ષણ લોકો નીચે બેસી ગયા પછી મારે પૂછવું પડ્યું મારા ક્રિયાઓ બીઆ કરો છો એ ક્રિયાઓ નો કેપ ચડે છે કે ભગવાન આવું અવરુંડે નઈ કોઈ અવરું શીખવાડે અવરું શીખ્યા કે મહારાજ કેવી રીતે શીખ્યા ન ભગવાને કહ્યું માતા ને લડ થશે તે આ ઉત્તર ના દક્ષિણ મન છે મારા પણ બઉ લાયા માણસ ના હોય વિનય ક્યાંથી લાગે પણ અમને અમને સારું ના લાગે અમને તો ખરાબ દેખાય એવું વાતાવરણ ના ઉભું થવું તો જ્ઞાની અક્રમ વિજ્ઞાની અમે તો કોઈ ભાત્રી પાસે હવે તમે કહો કઈક અહીં સાહેબ નહીં સમજે ને કારણ કે અમે મંદિર માં બેઠા હોય છે એ ભાઈઓને જ્ઞાન આપ્યું હતું ને એ ગોંડલ વાળી બહુ કાગળ કર્યા હતા ત્યારે અમે ત્યાં આગળ જ્ઞાન આપી હતા ગોંડલ લઈને ગોંડલ માં એક જાતક્યા કરીને ત્યાં થાનક બાજુ બંદો મારો ઉતારો આપેલો જ્ઞાન દેવાયી રીતે મને લેવા તમે લઈ લો મારી બંગલા કારણ કે એ જ્ઞાની ને શું ધોરણ છે એમની દ્રષ્ટિ કેવી છે જ્ઞાની ને સંસારી જાણ છે શું છે ભગવાને કહ્યું છે જ્ઞાની સંસારી નથી ત્યાગી નથી ગ્રહસ્થ નથી આવે ક્યાંથી એટલે ભાઈ ભાઈ કહ્યું કે અમારે આ જ્ઞાન દેવું છે અને અર્પણ વિધિ અમારેથી થાય નઈ ગુ અમારેથી અડાય ન કે છે પછી છૂટ આપી હતી બીજું બધું પરિણામ પામ્યું નહી અહીં અડે તો જ કાની ના ચરણમાં મોક્ષ છે કૃપાલ દેવ ઠોકી ઠોકીને ગયું કે જ્ઞાન જ્ઞાની છે આત્મામાં પુસ્તકમાં નથી શું કે છે પુસ્તક તો આંગોળી નિર્દેશ કરે છે ત્યાં આગળ ભાઈઓને જ્ઞાન આપ્યું નથી અમને વિચાર તમારી જેવી ઈચ્છા હોય તેવી કરો તમે મને તમને હું અછુત દેખાતો હોય રીતે રખો અને શુદ્ધ દેખાતો હોય શુદ્ધ રીતે ના અમારે તો મોક્ષ પણ એક જ્ઞાની પુરુષ ને દર્શન થી મોફ થાય કવિરાજે શું કયું એકત્રો એક બંદેશ પાર કર્યું કવિરાજ શું કારણ કે જ્ઞાની પુરુષમાં બીજું બધું તો બધું બહુ ચીજો પડતી એ તો અગિયારમાં આશ્ચર્ય કહેવાય અથવા વિજ્ઞાન આશ્ચર્ય કહેવાય આ સંસારમાં બેઠા છતાં મોક્ષમાં બેઠા છે એટલો આ લાભ ઉઠાવે છે ત્યાં આપણને રાજી થાય તો શ્રી શું કરી નાખે એમને રાજી કરવા માટે આ પુગલિક કોઈ દીખે મેચ્યા જ નિરીક્ષક છે એને શું કશું ફક્ત ઉદ્દલ વસ્તુ આપવાની રહી ફક્ત પરમ વિનય પરમ વિનય વિનય પરમ વિનય વિતરાગ પરમ વિનય નો વેપાર ચાલે બીજું કોઈ વેપાર વિતરાગ હોય એટલે મારા બહુ સારા મારે તમારે કેવું પડે સાચા લીંગ બહુ સાચા લીંગના ઘણા સાચા ધીના માણસો છે પણ એમને માર્ગ મળતો જે સમજે ને આત્માર્થે સુ તમારી બધી ક્રિયા કરે માટે થવાની બોલો પૂછતા નહીં આવે તો હું તમને કઈ આવી રીતે પૂછો હું તમારો સાર સમજી દે શું પૂછવા માંગુ છું કઈ ખોડ તો પડવો જ પડશે ને ખોડ પાડ્યા વગર ઉકેલ આવે પોતે પોતા ગુપ્ત છે શું છે પોતાનું ભરવું છે શું છે એટલે પછી હું કેલાલ છું બોલે ને કાંતિલાલ તો બોલે ને એમ નહી પણ આ બધા લોકો રિયલાઈઝ કરી લાવ્યા હોય ચાલુ છે તપાસ કરી લાવે ને અને પોતાનું સ્વરૂપ પોતાનું જ રિયલાઈઝ નહીં કેવું પોતે કોણ છે તમને કેમ લાગે જા છે આમ છે નીચે છે તો રિયલાઈઝ કરતા એ તો બન જ નથી અને એવું કોઈ કહેતું નથી તો આ નવી ભાષા નીકળી છે આગળ વિજ્ઞાન એ નવું છે ભાષા નવી છે અને આ વિજ્ઞાન આખું તદ્દન સાયન્સ રૂપે છે અવિરોધાવા સાયન્સ અને આખા વલ કલ્યાણ માટે ઉત્પન્ન થયું છે હું નિમિત્ત છું અને જેને આ નિમિત્તે ઉપાદાન ભેગા થાય તારે મોક્ષ થાય ગણ્યું ને બરાબર તારે અત્યારે તો ઉપાદાન જાગ્રત જ નથી શું છે ઉપાદાન આ જાગ્રત છે એટલે ઉપાદાય ઉપાદાન મારે જાગૃત કરી જે કામ તમારે કરવાનું હતું તે અમારે કરવાનું દેવ કામ રહેવાનું તો અમારે નથી અમે એમ કહીશું કે દેવ કામ કરીશું દેવ કામ કરીશું પણ જે સુખ હું પાના છું એ સુખ તમે પામો શું કહ્યું જે સુખ હું પા તે સુખ પામવાનું અને તે તમારા ઘરનું છે મારે ઘર થી આપવાનું તે નાસ્તો કરવા અમારા પચા કાગડા કરવા કબૂતર આવે કાગડા આવે કબૂતર માં તો આવતું પણ બહુ વિસ્તાર કબૂતર ભોળા નહી કબૂતર પકડવાયો હોય ને તેને ખબર ના પડે આપતો ઉસ્તાદ એક વખતે જોવું બે અંસી લઈ રહ્યો અને રંગે કાળા ને હૃદયથી એ કાળા રંગે આપણું આપણું શરૂ છે આ બધું આપણે વેરાયટી પરમાણુ અસર તો કરે છે જ્ઞાની ના જ્ઞાની ના પરમાણુ અસર તો કરે કે નહીં એમને આત્મા ને પણ કાળ આવે કે ગમે તે આત્મા ને તો અસર કરવાની કામકાળી નાખે કામકાળી નાખે જ્ઞાની તો જ્ઞાની નહીં જ્ઞાની પુરુષ ના મહાત્મા આપ્યું છે ને એના પગ નીચે એટલી બધી વિજ્ઞાન છે કે કલાક માં તો અદભુત સિદ્ધિ કેળે છે કલાકાર લઈએ છીએ ને આપડે બધો આખો છે કેટલા માટે એનું નામ અક્રમ અક્રમ એટલે કઈ વ્યવહાર બદલાતો નથી વ્યવહાર પાંચમું કુંઠાણું રહેશે શું છે નિશ્ચય નિશ્ચય પહેલાં કુંઠાણમાં તો મિથ્યા ગાળ મિથ્યા રહેશે ત્યાંથી સીધા બારવામાં એમ નામ એટલે ક્રમ બમ નહીં કે પહેલેથી બીજા ચડિયા બીજે ત્રીજા ચડિયા એવું નહીં ક્રમ અક્રમ અને પછી આવે વ્યવહાર ઉઠાવી લેવાનો તમને શું આપીએ છીએ ને એ વ્યવહાર ઉઠાવવા માટે તમારે કશું કરવા નથી મારી આજ્ઞા પાડો ને એટલે પાંચમા બધા છઠ્ઠામાં જાય જઠ્ઠામાંથી સાતમામાં જાય આઠમાં જાય અને જો સંસારી વ્યવહાર જો બંધ થઈ ગયો ઘરમાં તો થયું અને સંસારી વ્યવહાર હશે ત્યાં સુધી નવવું ઓળખશે નહીં ખબર આ વ્યવહાર ગુંઠાણું વ્યવહાર માગે છે શું માગે છે વ્યવહાર ગુંઠાણું શું માગે છે વ્યવહાર અમે નિશ્ચયથી બહારમા વ્યવહારથી અમે નવમું ઓળંગી અને દસમામાં બેઠેલા છીએ પણ તે આ કપડાં લીધે દસમું આ ઉકાળ લીધે દસમું રહ્યું શું કહ્યું પણ હા આટલું જ આટલું લખડ અમને દસમામાં રાખ્યા છે અમને મજા નથી એને કહ્યું છે કે તારે જયારે જવું હોય ત્યારે મારે તારે કશું રાગ આવી નથી બહુ ટેવ હતી તારે હતી જો તમારે ચાલુ કે જ્ઞાની પુરુષા એટલે શું નામ કે જાત જાત ને ટીટે જુદી જુદી ચા એમ મે <laughs> અહંકાર હું રસિકભાઈ છું એ અહંકાર હતો અને આ એ અહંકારની જોડે મમતા એ આ હતી ચેરી હતી જ્યાં અહંકાર હોય ને ત્યાં મમતા બેસે જો ભ્રાંતિવારી અહંકાર હોય તો મમતા ત્યાં બેસે અને અહંકાર એને જ કહેવાય છે આરોપિત જગ્યાએ હું એનું નામ અહંકાર અને સ્વાભાવિક જગ્યાએ હું એના નિરહંકાર કહેવાય સર એ હું હુંમાં બેસી ગયો અને અહંકાર બધું ફ્રેકચર થઈ ગયો અહંકાર ફ્રેકચર થાય એટલે મમતા ફ્રેકચર થાય મમતા મમતામાં પોતાની મમતામાં એટલે પોતાની દાવડીમાં ગઈ સ્વાભાવિક મમતા થઈ ગઈ હવે શું થયું સ્વાભાવિક સ્વાભાવિક નહીં અહંકાર એટલે અહંકાર મમતા છોડવા માટે આખું જગત બીજા બધા જાતના ત્યાગ કરે છે શાના માટે કરે છેવટે અહંકાર મમતા છોડવા માટે થયું તો તમને ત્યારે શું કહ્યું કે અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો એટલે ત્યાગ કરવાની બધી સંપૂર્ણ ત્યાગ થઈ ગઈ અને ત્યાગ કરે એટલો ચાલે નહીં ગ્રહણ શું કર્યું ત્યાં કે શુદ્ધાસના પોતાનું સ્વરૂપ ગ્રહણ કર્યું એટલે ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ એટલે ત્યાગ કરવાનો ગ્રહણ કરવાનો કડા કુટો તમને રહ્યો નથી રહ્યું શું ત્યાં નિકાલ કરવાનો રહ્યું શું નથી ભાઈ હમદર ભાઈ તમે હે પ્રકૃતિ નો ગુણ કરો એ થઈ ની પ્રકૃતિ નો ગુણ કે શરીર ને પ્રકૃતિ આજ વ્યવહારમાં ક્ષમતા લોક છે ખરે કે ક્ષમતા ક્ષમતા હું રાખું છું ક્ષમતા કોઈ માણસ રાખી શકે રાખી શકે એ મોક્ષે જાયતા નો અર્થ એટલે શું કે શુભ ઉપર રાગ નહી શુભ શુભ ઉપર રાગ નહી શુભ ઉપર રાગ નથી જેને ધંધ નથી તેનું નામ ક્ષમતા કહેવાય શું કહ્યું આ ધંધા કહેવાય આ શું ના શું ખોટ ને નફો બધા આખા જગત ની લક્ષ ક્યાં હોય નફામાં રાગ હોય તો નફા પર થઈ ગયું શું થયું એટલે શુભાશુભા એકવી મહાવીર ના કાંટા સુભાષુભ આપણે ફૂલ ચડાવે એમને સરખું હોય પથ્થર મારે તો અમે એને આશીર્વાદ જ આપીએ કારણ કેટલા બત્રીસ મોટા ગયા હતા પાંચસો મોટા ગયા દસ સાલ દર્શન કરવા જતા હતા બધાને કહ્યું ચાલો આપડે બધા દર્શન કરવાથી હું શું કરી રહ્યો છું માટે તમે આશીર્વાદ પર પોતાને ભાન નથી કે આની જવાબદારી મારે શું આવશે મૂકી દીધું આપે આજે દીવાલ પાટી જ્ઞાની પુરુષ નો નિરાશન ની અંદર જ્ઞાની પુરુષ ના ફર કસાયું એ કસાય શું ફળ મળે ભયંકર ગતિ મળે તો ગતિ અમે રક્ષા મૂકી અને સારો માણસો હા તો સારા માણસ કસાય માં આમ ધરું છે આમ ધરું છે કસાય તો કસાય ધરવું છે નહીં શા સુધી તો આપડે આ માણસ મજબૂત છે કસાય ધરવું છે અહીંથી બધેથી પહે પરમાણુ જેટલા હાથમાં કંપન થાય બધે પગમાં કંપન થાય બધેથી નરગતિ ના પરમાણુ પહે થાય કંપની એ જ કે જે કંપન થાય છે ને એ પરમાણુ ખેંચે છે શું તમારું તમારે શું નુકસાન થયું કારણ કે તમે લાખો માણસ નહીં અમારી સ્ટીપર ડૂબવાની છે તે અમને કહો તો અમે જાગ્રત રહી ગયા ક્યાંક પુસ્તકો કેમ છપાયા કે છે પુસ્તકો છો મારે શું કર્યું બે હીરો કે હા એમનો દોષ નહી પિતા રૂકવી પડે કોઈ પણ જીવન કરે કરાય ને કેવો ના કરાય જ્યાં પરમ વિનાય કરવાનો હોય ત્યાં કસાય કરે સીલે છે અમારે એટલે અમારે રક્ષા કરવી પડે અમને કઈ ખોટ જવા નથી વખત બધા એકાદ કાપશે તો અમે જયારે છે બે કાપી લે છે હું ખરાબ થઈ ગયો શ્યા માં ખરાશ કે તારી વાંખ્યોની કિંમત કેટલી છે એક જતી રહેતા ખબર પડે કે આ વાખની કિંમત કેટલી હતી આટલી બધી મિલકત લઈને આવ્યો છું જ્ઞાની પુરુષ ના દર્શન કરવા જ્ઞાની પુરુષ જયારે ઓળખ પડે ને ત્યારે મનમાં તો એમ જ થાય કે આ જ્ઞાની પુરુષ ને જોયા કરીએ કે જેટલું ઓળખાણ એટલું કરે શું કરે જેટલું જેનું ઓળખાણ એટલું કારણ કે એ મૂર્તિ જોવા માં જોવે મૂર્તિ હોય શું માણસ માણસ બીગડા ના હોય ભવ્યતા જોતો આવડે ત્યારે બાપ શું છે આવડે કામ કરી નાખે વધારે ખુલાસો કરીને બતાવો મેવા નથી ગયો છે હજુ ભગત કરવાની ઝૂપડી નથી છોડે એવા ઝુંબી જોડે ચક્રવર્તી એ રાજ છોડી ના આવતા ઝું જોડે સમજણ નથી આ હીરો છે કે કાચ છે આવડો બધો મોટો છે આ લોકો માટે આ લોકો નથી આવડતું એ કુસ્સો છે મારાથી ડિરેક્ટ ના બોલાય ભોળા ભોળા બે પ્રકારના એક વારો વળે વારો વળે સમજીને એક પ્રકારના ભોળા બીજા ગાંડા ભોળા શું કેવું સારું ના દેખાય દુનિયા નો ઝઘડો ઘેર લાળે કેવાયું હોય બોસ જોડે થઈ ગયું ભાઈ અને ઘેર આવી આ ભગવાને કુદરતે આ પચીસો વર્ષમાં આખું ખરાબ થઈને હશે એટલે અત્યારે થઈ રહ્યું છે કેન્દ્ર થઈ રહ્યું છે એટલે અજાય બી થવાનું છે આ છોકરાઓ બધા કામ કરી નાખવાના અત્યારે કામ કરી નાખે હજુ શરૂઆત થઈ એવી લાગતી નથી ગઈ 8 હજુ વાતાવરણ વાતાવરણ ના દેખાય હંમેશા ત્યારે જયારે ક્રાંતિ ચાર ત્યારે શું થશે એવું ખબર પડે નઈ શરૂ કરે ને બધું અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે ને કોઈ વગર નથી કર્મો જેમ નજરે છે તેમ નાચે પેલા જાગ્રત હતા જેમ નજારો નહીં બેવું નઈ બે વાણી એ વાણી ફૂટે નહીં અને આપણને ખબર ના પડે કેટલા વાગ્યા કેટલા નહીં એવું જ્ઞાની પુરુષ માં ગયા બંધ કરીને જ્ઞાની પુરુષ ને એની કઈ હોય નહીં હોય કારણ કે આપડે ઉગે લઈ સતંગ સારો થયો જરાક પાણી લાવેમ્પલ ગઈ ના બધી તૈયારી લે લે કે કેવી છે રિલેટિવ રીઅલ માં રિલેટિવ કે ફરમે કણો કે રીઅલ એટલે રીઅલ એટલે એટલે એટલે રિલેટિવ તો ગિના છે અને રીઅલ અલી ના છે તો બે તો રીઅલ તો અને કાલ સિંગું રીલેટિવ પાણી ભરી રાખશું અવાજ ના થાય ગંગાજળ ભરી રાખડે ગયું પણ અવાજ ના થાય પાણી ભરી રાખી ફ્રી હા ગંગાજળ ભરી રાખશું ગંગાજળ ભરી રાખીશું ગંગાજળ અને ત્યારે કે થાય કે દાદાને મગલ ગર્જે દાદા દાદા કઈ જો આસુરો તમારા બસ બસ અને દાદા ગોદાન ને સંગત જરો જો હો ગોદાન ને સંગત જઈ દાદા ને કઈ દાદાઓને દે એવું કે તરહ મારી મરનેલો હતી ને જય ઈ કે હું કઈ પોળનો નથી તો હું એલોસ આકાનો બસ અમાર